જય સચિદાન નમો ઉયાણ નમો ઉયાણ નમો લોયે સવ સાહુણ નમો લોય સવ સાહુણ એસો પંચ મુણો સૌપાવસણો મંગલાંચે સિંહ મંગલાંચે સિંહ પડવ હવૈ મંગલમ પડવ મંગલમ ઓમ નમો ભગવતે વાસ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચિદાનંદ જય સચિદાનંદ મનમો મા ગતનું સમન અંદર શડ ગે દિલ દવાનર અંદર સડ ગે દિલ દવાન જાઉં ક્યાં ક્યાં જૈને આગળ જાઓ ક્યા ક્યા જૈનેગઢ અંદર સરવાન અંદર શર ગે દિલ દવા મન મોુઘવત સમંદર મન મો ંદર જાઉ પકડવા સરો જાઉ પકડવા સરો મછલી ચિતડો મછલી જાું પકડવા સરકી કી જાતુ જાઉ પકડવા સરકી સરતો મછલી જેવું ચિતડો મછલીબુ ચિતડો ચંચળ બુદ્ધિ रहे ना चञ्जळ बुद्धि स्थिर रहे ना डगमग स्पंदित मनड़ो डगमग स्पंदित मनड़ो गासु क्या क्या ગીતન પાગલ ગાશું ગયા ક્યા ગીતન પાગલ જા ક્યા જૈને આગળ જાુ ક્યા જૈને મન મોોગવતોંદર મન મોગવતોદર પીડા પાંદડા પડતા પહેલા પીડા પાંગડા પડતા સર જ્ઞાલી વનમા સર જ્ઞાનીરાવ પીરા પાંદા પડતા પહેલા પીરા પાંદા પડતા તોય હજી વસંત તોય હજી પાન ખરે જીવન મા સાગર જીવન સાગર ગાશુ ક્યાં ક્યાં ગીત ને પાલ ગાશુ ક્યા ક્યા ગીત ને પાગલ અંદર સડ ગે દિલ દાવાન અંદર ગે દિ દ મન મો ઘવતો સમર મન ભોગવતો ગટ અંધ જબકાર ઘટ રાજ થી સા ક જતા ઘટ અંધકાર રાજમ sata jai kaj amati sata bajad tire kasoti kade kajad tire kasoti kade काटा पर पर काटा प्रभु जी हटाव करम नावादड़ प्रभु जी हटा होम नवाद जाऊँ क्या क्या जई ने आगर ક્યા જૈને આગળ અંદર સડ ગે દિલ દવાન અંદર સડ ગે દિલ દાવા નર મોગવતો મન મો તો સમ પૂછું કે આ દુનિયામાં સમજૂછું કે દુનિયા કોઈ અવસ્થા ન હોય કાયમ કોઈ અવસ્થા છૂછુ કે આ દુનિયામાં ઝૂ છ દુનિયામાં અવસ્થાન હોય કાયમ હોય અવસ્થાન હોય કાયમ અંતસ્કરણ ના ઉ અંત ઉધા નિરખતો આત્માગ્ને રૂપા લખતો આત્મા રૂપાલજ પદ સ્થિરતા સજ ધ્યા નિજ પદ અંદર સળગે દિલ દાવાન અંદર સડગે સિ uh, ના હસીમ જય જય કાર ભગવાન ના અસિમ જય જય હો દા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાન સિમ જય જયકાર હો દાદા ભગવાન ના જય જયકાર હો દાદા ભગવાન ના જય જયકાર હો દાદા ભગવાનના અસીમ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 જય જય કાર દાદા ભગવાન ના હસીમ જય જયકાર હો દાદા ભગવાન હલો હસીમ જય જયકાર દા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના હસીમ જય જય કાર દાદા ભગવાન ના અસીમ જય જયકાર દાદા ભગવાન ના અસિમ જય જયકાર દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો જય જય કાર દાદા ભગવાન ના હસીમ જય જયકાર હો દાદા ભગવાન ના સિિમ જય જયકાર દા ભગવાન ના સિિમ જય જયકાર હો દા ભગવાન ના હસીમ જય જય કાર જય સચિદાનંદ જય સચિદાનંદિ સુખ સંચયન પદ નંબર બોતેર જો સત્સંગનું મહત્મ સમજાય છે જો સત્સંગનું મામ સમજાય છે ધર્મ ધર્મ થઈને જીવતા પરિણમાય છે ધર્મ ધર્મ થઈને જીવતા પરિણમાય છે કોઈ ની અથડામણમા કદી કોઈ ની અથડામણ સુધી આજ વા આરાધને મિલે મોક્ષ કહિ આજ વા આરાધને મિલે મોક્ષ કહી જયારે સત્યનો આગ્ર છૂટી નો આગ્રહ છૂટી જાય છે જારે વીત રાગ સંપૂર્ણ ઓળખાય છે ત્યારે વીત સંપૂર્ણ ઓળખાય આહાર કરે નિરાારી જાણે માત્ર આહારી આહાર કરે નિરાારી જાણે આજ વાક્ય આરાધને બની લીધા સર્વે શાસ્ત્ર આજ વાક્ય આરાધને બની લીધા સર્વે શાસ્ત્ર હો માત્ર ખાણું પીળું દાદાજી ને અર પાય છે વિધિ ખાતા પૂર્વે સજા સહેજ થઈ જાય છે વિધિ ખાતા પૂર્વે સજા સેજ થઈ જાય છે આખું જગત વ્યવસ્થિત ખાલી કુએ પર ગા આખું જગત વ્યવસ્થિત ખાલી કુએ પર ગા આજ વા આરાધને જ્ઞાન મોક્ષ જપતા આજ વા આરાધને જ્ઞાન મોક્ષ જપતા હો જેવો કલ્પ એવો પોજ થઈ જાય છે આત્મ સ્થિરતાથી અહી મોક્ષ વરતાય છે આત્મ અહી મોક્ષ વર્તાય છે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 ત એક સમય શુ ચિત પમાયે છે એક સમય શુદ્ધ ચિતય છે અંતકાર પૂર્ણ કેવર જ્ઞાન થાય છે અંતકાર પૂર્ણ કેવર જ્ઞાન થાય કઠિયાવાડી જાયે થી જય શ્રી કૃષ્ણ સંયોગી વિયોગ ને જાળીએથી જય શ્રી કૃષ્ણ સંયોગી વિયોગ ને સત્સંગ ના મળે ત્યારે કહીએ સુતમને સત્સંગ ના મળે ત્યારે કહીએ સુધ ો શ્વાસો શ્વાસ અમને હવે દાદા લાય છે શ્વાસ અમને લાય છે આતો બફાયેલા વરાળ હાય છે બફાયેલા હૈયા ની વરાળ હાય છે જુઓ સત્સંગ મહાતમ સમ જીવતા પરિણમાય છે જય સચિદાનંદ જય સચિદાનંદ દાદા ની હાજરી માં કવિરાજ ને આમ તો કવિ નું પુ ખર ને સ્વરૂપ સત્સંગ મળે એમને સાક્ષાત એક થાય જયારે સ્વાદાઓ નો અનુભવ થાય ને ત્યારે લાઈનો લખી જાય બહુ જૂનું આ જૂના પદો પણ નજીક પહેલાનું હશે શરૂ શરૂમાં સત્સંગનું મહાત્મ અને બધા ધર્મોમાં સત્સંગનું મહાત્મ તો બહુ ગયું છે લૌકિક સંજ્ઞા એ કરીને હોય એટલે કે વ્યવહારમાં કે અલૌકિક સંજ્ઞા હોય શું અલૌકિક સંજ્ઞા જ્ઞાનીની સંજ્ઞા છે અને લૌકિક સંજ્ઞા લોક સંજ્ઞા છે બે સંજ્ઞાઓ છે સત્સંગ તો બંને વખણાયો છે બંને જગાએ વખણાયે છે પરંતુ અલૌકિક ધર્મ ઘેડા થયા પછી પાડીએ ના એવું વસ્તુ નથી જુવાની જુવાન વય ધર્મ શ્રેષ્ઠ ત્યાં મૂળિયા લઈ શકે છે શ્રેષ્ઠ મૂળ બહુ મજબૂત મૂળિયા લઈ શકે છે પછી એનું જીવન ધર્મમાં સહેજા સેજ જાય છે ધર્મ ધર્મ થઈને જીવતા ધર્મની બાબતમાં જીવતા અને જીવતો એ વસ્તુ નથી હોતી હોય છે બધે હોય બધા સત્સંગમાં છે પણ એ સંજ્ઞાને આધારે છે એવું ને સાહેબ સંજ્ઞાને આધારે છે એટલે અલૌકિક સંજ્ઞા જ્યાં સુધી અલૌકિકતા પ્રાપ્ત નથી થઈ દ્રષ્ટિની અને પ્રાપ્ત નથી થઈ એ પ્રાપ્ત શબ્દ વાપરીએ છીએ ત્યારે જીવતા ધર્મ સ્વરૂપ મહાપુરુષથી પ્રાપ્ત થાય અર્થાત જ્ઞાની પુરુષથી દ્રષ્ટિ છે અને દ્રષ્ટિ ફેરવવાની વાત કોઈ કરે તો પેલા પોતાની દ્રષ્ટિ સાબુત છે કે નહીં તપાસી લેવું પડે છે એવું નહીં તપાસવું જ પડે ક્ષાયક દ્રષ્ટિ છે તો સાબુત છે પણ ક્ષાયકતા કેટલી છે એની તપાસ નહીં રાખવી દરેકે પોતે પોતાના હિતને માટે એમાં કોઈનું હિત નથી પોતાનું હિત છે હિત સાચવી જાણે છે તે વગર વાણીએ બધાનું હિત સાચવી જાણે છે એને બોલવાની કસમાં કસાઈની જરૂર નથી અને બોલીને પણ સૂત્રાત્મક કરવાની પણ જરૂર નથી થોડી વાતો નથી કરતા તમે હા આગળ આવીને કઈક તો વાતો કરો તમારે વિજ્ઞાન હા જવું છે પાછા જવું છે ના ના વહેલા જવું હોય તો વહેલા જવું હોય તો ત્યાં બેસી જવાય મીનેશ તમારા ભાઈબંધ છે ને વડીલ છે અહીંયા તો જગ્યા કરી આવો બસો નીચે બેસાશે કે ખુરશી જોયે છે ખાલી જુઓ એટલે સત્સંગ અને સત્સંગનું મહાત્મ મહાત્મ્યા તો આ શું આવ્યું છે સાહેબ કોઈનું કોના તરફથી સુરે સાહેબ ઓ તમે ગીતા ગીતા દોહન આવે ભાગ્યું કરાવો છો એમ ગીતા દોહન વાહ હવે આ વખત કઈથી મળે હેમચંદ્રાચાર્ય આચાર્ય સાહેબ કલિકાલ સર્વજ્ઞ કહેવાય એમના તો બધા લહિયાઓ છપ્પન લહિયાઓ બેઠતા હતા આ ભગત સાહેબના ગામમાં તમારું ગામ ના શેર શેર શેર શેર ટાઈમ એન્ડ ટાઈડ વેટ્સ ફોર નન એવું ત્યાં સૂત્ર ટાવર પર લખેલું છે દાદા ભગવાન પહેલા શરૂઆતમાં જે ભગવાન ફોર પેલી પાંચ છ દિવસ ની રાખો છીએ સારામાં સારું કર્યું કારણ કે ખ બાદ તો દાદાને બહુ જ ભાવ હતો ત્યાં આગળ પુષ્કર પણ કંઈ નહીં પણ હવે આપણું સ્થળ થયું બધું થયું એને સ્થાન મળ્યું છે કેટલું બધું છે શું એ બધું સચવાય છે ને આખું આપણે મકાન દીધું છે અને ત્યાં સત્સંગ કરે ને બધા કોઈનો ભાવ થાય તો ઘરે બોલાવે પણ સત્સંગ ત્યાં કરે વધારે સારું એટલે ખીલે જરા આનંદ છે ને હે એમને કશું હા પ્રભુ આઈને બેસી રહે છે જુએ તો આનંદ જ છે ને એટલે તો લાઈનો લખી રાજી હવે ગીતાજી નો અધ્યાય અગિયાર એમાં વિશ્વરૂપ દર્શન યોગ છે આખો વિશ્વરૂપ દર્શન અથવા એક દસો અધ્યાય કમ્પાઉન્શન છૂટું પાડ્યું સંસ્કૃતમાં છૂટું પાડવાનું કેતા હતા ને આ સમાજને છૂટા પાડો કેટલા શબ્દો સમાયા છે લઈ આ અગિયાર માં અધ્યાય નો તેત્રીસ મો શ્લોક હવે સંસ્કૃત બોલી ને આપણે શું કરીશું બસ તારે હમ માટે હે અર્જુન માટે હે મહાત્મા આંતર શત્રુને જીતી યશ મેળો કયા તારા આંતર શત્રુઓ તો કે છે કે આ ડિસ્ચાર્જ ભાગના કશા સ્વરૂપ છે એટલા માટે એને કશાયો નથી કેસવું ના ગમવું હસવું એ કર્મ છે તીર્થંકર પ્રભુ દેશનામાં છે દાદા ભગવાન છે એમ અસ્થા ને શોક ભય આ બધા એક એક લિંકમાં છે બધા જોડે જુગુપ્સા એટલે ચીડ રહ્યા જ કરે પછી આ બે જોડેલા હોય ચીડ કરશે શોક કઈક થાય કેવો આમ થઈ ગયું તેમ થઈ ગયું શરીરમાં બધું છે અને ત્રણ વેદ એટલે ગમવાના ગમવા બધું આવી ગયું નવેદ બધું એ આપણા બાહ્ય સંબંધોમાં આવ્યો આંતર સંબંધોમાં આપણી માતમા પદની દશા છે અંતરાત્મા દશા એ કરીને પ્રજ્ઞાના નિમિત્તથી જે શુદ્ધાત્માનું શુદ્ધ નિમિત્ત છે શું કહ્યું જીવ કે અજીવ હોય જીવ પણ નિમિત્ત ભાવે હોઈ શકે છે નમિત ભાવે હોઈ શકે છે અજીવ પણ નિમિત્ત નિમિત્તી ભાઈ હોઈ શકે છે પરંતુ એ બે માં જો લગ્ન થઈ જાય તો તકલીફ શું કહ્યું શાદી થાય ખરી એ તકલીફ છે એ શાદી થી છૂટી ગયા હવે શું પ્રકૃતિને કઈ એવું નથી લાગતું આ પુરુષથી હું છૂટી ગઈ અને પુરુષને એવું નથી લાગતું મારી આ પ્રકૃતિ મારાથી આગી થઈ ગઈ એવું નહીં શું જોયા કર ખરું કહે નહીં સાહેબ બેવું છે એટલે માટે હે આ મહાત્મા તું ઊઠ આ શત્રુઓ એમાં જીવ નથી રહ્યો મરી ગયેલો સિંહ હોય અને સિંહની બીક બહુ હોય જંગલમાં જઈએ અને આડો પડ્યો હોય મરી ગયેલો હોય સમજાયું પણ જાતે એક ડાયા અનુભવી પુરુષ હોય જોડે એમ જતા હોય અરે અરે સાહેબ ચાલો ચાલો સિંહ છે સિંહ છે જોયું છે રાખ તો સિંહ જોયો તો થોડો પવનનો પવન આવ્યો ને થોડો એ પવનમાં આવતો રે તું અહીંયા બેસ થોડું અહીંયા બેસ બાજુ આપણો રોહિત દીકરો અહીંયા શિપિંગમાં જાય છે બે જરામ બાળ હોય ને સિંહ સિંહ ઊંચો હોય જરાક હલવા માંડી અને પેલો ગભરો સાહેબ સિંહ સિંહ છે ના મરેલો કે મરેલો છે ગભરાય શું હું જાણું છું તો કે નાના જો પેલી મૂચું હાલ જ કે છે કે ના મરેલો છે તો પવન થી હાલ છે ગભરા નહી એટલે માટે હે મહાત્મા તું ઊઠ શરીર થી ઉઠવાનું નથી કેતા નિંદ્રા માંથી ઊઠ એવું કે છે નિંદ્રા આવરડો છે બધા શરીર તો લેવાનું કામ કરી લેવાની છે બધું પણ એના આવરણો છે તે આવરણોમાં આપણે એને પુરુષાર્થાડવું પડે છે ઉઠ શત્રુઓને જીતી એટલે કે હવે તારે આ ગમા તને હરાવી ના દે એવી રીતે તું જીતી જા એવી રીતે જીતી જા અણગમાનો અને ગમાનો બેનો પ્રતિકાર ના કરીશ પ્રતિકાર ના કરીશ એટલે કે હારી ગયો એવું નથી પણ જીતી જવા જેવું છે શું પ્રતિકાર ના કરાય કોઈ જાત રિએક્શન ના અપાય કોઈ પ્રકારનું પણ એ તો આ શરીરથી આકરું છે નહીં હિના શું કરેલો જો ના પાડે તારા ગુરુ ના પાડે છે આ બહુ આખરું છે એ આમમ કરે છે એટલે યશ એક જાતનું કર્મ છે એક જાતનું કર્મ છે એટલે આપણને એ યશ નામ કર્મનું કમાણી કરાવે છે શું કહ્યું અને યનામ કર્મ ઉર્ધ્વગામી જીવન જ હોય છે હજુ શરીર જોડે છે શું કહ્યું શરીર જોડે છે એટલે જીવ કેવું પડે છે એટલે ઉર્ધ્વગામી જીવ એને આ યશનામ કર્મ હોય છે અને એ અંદર બંધારણ થયા જ અને બંધારણ થયા જ એ જ આગળ લઈ જશે આજે આપણે મહાવી દે તીર્થ અને એ પ્રકૃતિ એ પ્રકારનું યશનામ કરવું થાય ને તો ત્યાં લઈ જાય લઈ જાય છે યશનામ એટલે આપણે કહીએ છીએ આજે આ કૃપા દાદાનો અનન્ય કૃપાનો માર્ગ છે મહાત્માઓ માટે અને જે નથી એમને પણ જે પરિચયમાં આવે એમને લાગે કે કંઈક પણ થાય છે કંઈક છે કારણ કે અવતારોથી માણસ છે અને ભારતમાં જન્મ્યો છે તો કંઈ ને કંઈ અંદર ખાને જાણે અજાણે કોઈ ને કોઈ રીતે એ ખોરે છે એનું ઘર એનું નીચ ઘર એ ખોરી જ રહેલું હોય એને ખબર નથી શું ખોરું છું એ તો ખબર નથી પણ ભારતનું આ મૂળ છે ને એના કારણે આ બને છે હંમેશા એટલે આપણાથી અંતરથી પણ ના હોય અને વાણીથી પણ ના હોય કે અરે અજ્ઞાની જીવો એ આપણે અજ્ઞાનમાંથી નીકળ્યા આપણને કોમ્પેર એન્ડ કોન્ટ્રાસ્ટ આપણને એ રીતે અંદર રાખવું રહો તો નથી એ વાંધો નથી કારણ કે આપણે અંદર ચારિત્રમો ભર્યો પડ્યો છે નીકળવા માટે એ છે મારી વાત સમજાય ચારિત્રમો ચારિત્રમો એટલે ગમવું ગમવું ના ગમવું થાય એમાં બાજુ થોડું થોડું કઈ ગયા ડૉક્ટર સાહેબ લાઇક્સ એન્ડ ડિસલાઇક તો બહુ હેરાન ના કરે આપણને હા જોઈએ પપ્પાજી વિદાય લીધી તમને દુઃખ થઈ ગયું બહુ કહેવાય તો વ્યવહારથી કહેવાય અંદર તો બધું સાબુત હતું ને જોયું કપડું બદલ્યું કપડું બદલાયું આ તો હવે જૂનું કપડું જે નવું બદલાય બહાર તો હોય જ આપણે બહાર તો વ્યવહાર છે વ્યવહારમાં જો ના કરીએ તો નાટકમાં ખોટા પડીએ જે રોલ મળ્યો છે રોલ ખોટો પડે કઈ જાતના છે એવું જ ને એટલે દાદા કે છે કોઈને લડવું ના આવતું હોય ને તો આમ તો છાનું જે મળવું કરવાનું છાને મારું બાથરૂમ જઈ આવવાનું અને થોડું પાણી વાણી લખાવવું પડે કે કરવું જ પડે તો નાટકનો રોલ છે સાહેબ અને બધા જાણે છે નાટક એ રિયલ નથી હોતું માટે હે અર્જુન તું ઉઠ શત્રુ જીતી યશ મેળવ સમૃદ્ધિ વાળું રાજ્ય ભોગવ મેં આમને પ્રથમ જ માર્યા છે તું માત્ર નિમિત્ત રૂપ થા આ અર્જુનને કૃષ્ણ ભગવાન કે છે કારણ કે અર્જુન એટલો જ એમને સાભરે હતો અને સાભરીને કંઈક ધારણ કરે ધારણ કરે પણ તારણ નતું નીકળતું એટલે ભગવાને કહેવું એટલે ઉઠ લડવા આવ્યો છું ને આ બે તો બહુ ટાઈમ નહીં લાગે આ તો યુદ્ધના નિયમો તો છે જ પરંતુ તું બહુ આવ મારો બહુ ટાઈમ લઉં ને પહેલાં ધીરજ નહીં રહે તો ધમાદમ ચાલુ થઈ જશે ઉઠ જલ્દી ઉઠ પણ આપણે અંદર આવું નથી થતું ને કોઈને થાય છે આવું થાય છે બધા ઈલા હશે પેલા સજો થાય છે રંજનમેન થાય છે એવું આપણને બધા હ છોકરાઓ આગળ કરવા એટલે કે તું યશ મેળવ ને સમૃદ્ધિ વાળું રાજ્ય મેળવ સમૃદ્ધિ એટલે યદાય વર્ધમાનતા થતું જતું જાય એવું રાજ્ય વર્ધમાનતા કયું રાજ્ય કે સુખ રાજ્ય કેવું જે સુખ હું ભોગવી રહ્યો છું કે તું એ મેળવી લઈશ તને એમ લાગે છે કે યુદ્ધમાં છું ને યુદ્ધ કરીશ ને મારાથી મરાશે કે હું પણ ના એવું નથી તું આ બધાને મરેલા જોઉં છું તને જીવતા દેખાયા બધા મરેલા જોઉં છું મેં પ્રથમ મેં કે છે કે દરેક માં રહી લો મેં એ પોતે જ કૃષ્ણભાઈ પોતા માટે નથી કહેતા અને આપણે આવું સમજી એવું થાય ઊધું થાય તો આપણે કરવા જઈએ નઈ આપણે કરવા જઈએ તો એટલે દાદા ભગવાને કહેલું અને જ્ઞાની પુરુષો કે જ કે જ્ઞાની પુરુષો કે એટલું કરવું શું કહ્યું કરે નહી કરવું આ બોલવું કરવામાં આવી ગયું ને બિહારીજી બોલું ને એવું નહીં અમને પ્રથમથી જ મામિત રૂપ થા એટલે નિમિત્ત નૈમિત જીવનો ભાગ અને નિમિત્ત નૈમિતિક પ્રકૃતિનો ભગવાન સ્વીકાર્યા હતા એને ખબર હતી કે આ છે હું રક્ષણ રક્ષાઈ રહીશ બરોબર મારું રક્ષણ પૂરું થશે મને વાંધો નહીં આવે ભલે સામેની સેના બહુ મોટી રહીશ શું થઈ ગયું ભગવાન હતા ને એટલે ગીતાજીમાં હું હું હું પોતે જે હું સ્વરૂપે પ્રયોગો થયા છે દ્રષ્ટિ હતી ક્ષાયકતા હતી અને ક્ષાયકતા એ કરીને બધા પ્રયોગો છે હવે આ ગીતાનું હાર્દ કોણ સમજશે આખું ભારત કરે છે આખા વર્લ્ડમાં પ્રસરી છે બધે જ પ્રસર્યું છે કેટલું બધું મોટા ભંડારો ભરાય એટલું ગીતા પર વચનો થયા તો પામી ગયા બધા મહાત્મા પામ્યા છીએ બધા એટલે આપણે હું સમજી શકીએ પરંતુ એ હું સમજાવું કે સહેલું નથી બધા કારણ કે બધા આ ભાષામાં લીલા છે ને લૌકિક અર્થ પણ ગીતા ગીતાનો બોધ કેટલો બધો લાભ આપે છે લોકોને જોજો આખા બધાને એમાં તો કોઈ ને કોઈ સાર ગ્રહણ કરે છે એનું કઈ કરે છે અમેરિકાની એક બેન હતી લેખિકા આ કેટલા વર્ષો પહેલાની વાત કરું છું નામ તો ખ્યાલ નથી બહુ ટાઈમ થઈ ગયો એને ભાવ થયો કે આ ગીતા પર એના શ્લોકોનું ટ્રાન્સલીટરેશન કરું શું કહ્યું હા એટલે શબ્દે શબ્દ એનો જે મિનિંગ એટલું જ લખું બીજું મારું નહીં ઉમેરવું કંઈ અને ટ્રાન્સલેશન એમાં બૌદ્ધિક ઉમેરો થોડો આવે આવે થોડો આવે ભાવા તને ટીકામાં પણ આવવાનો હોય તો પણ જેનો જેટલું એનું પોતાનું પોઝિટિવ પણ ગ્રહણ થયું એ મુકાય કુદરતી છે પણ એનો સાર કાઢવો હોય તો ગમ બહુ મુશ્કેલ છે બધી ગમ કાઢવી શું ગમ કાઢવી મુશ્કેલ છે એટલે ગીતાનો સાર શિવતાનો સાર શિવતા છે મહાત્માઓ જાણો છો તમે નટવરભાઈ જાનિક જોશી એવી અટક હતી અમદાવાદમાં આપણા શાસ્ત્રી કુટુંબ એ કુટુંબમાં એ ઓળખી દા કે એમના નજીકમાં કોઈ ના ત્યારે કુટુંબ અમદાવાદમાં છે કે જોશી મને યાદ નથી એમને શિવ ગીતા લઈ શિવજીના પરમ ભક્ત બહુ બહુ એમને અભ્યાસ કરેલો રિસર્ચ કર્યું હતું એમને પુષ્કર તે એ મને લઈ ગયેલા એમને ક્યાં અને સત્સંગ કલાક બે કલાક બેઠા હતા અને એમને ભાવ થયો કે આ એમની રચેલી શિવગીતા એમને હું ભેટ આપું તો એમને હાથે લખી ના પણ ક્યાં ગઈ કોઈના હાથે કંઈક ચાલી ગઈ હશે શિવગીતા અદભુત લખી છે શિવગીતા એટલે મહાત્માઓનું આ પ્રાપ્ત ભાવ છે મહાત્માનો એ ભાવમાં અંદર જીવાતું જીવનનો ગીતા લેખ જીવાતો અંદર બધા ચાલે છે બધી એ શિવ ગેતા જ કેવાય સાહેબ બેતા સાહેબ ખરેખર આવી છે શિવ ગીતા એટલે કૃષ્ણ ભગવાનની ગીતા અને સાંખ્ય યોગ એ મુનિનો આચાર્યનો બહુ સામ્ય છે એટલે એમાં બધું ઘણા બધા પ્રયત્નો થયા બધી રીતે જોવામાં એમાં આ અધ્યાય આપણા મહાત્માઓ માટે પુરુષાર્થ અને પુરુષાર્થની જાગૃતિ અને પુરુષાર્થની જાગૃતિ પૂર્વકના પરાક્રમો એમાં થાય કે ના ગમતું એવું આવે કે હૃદય સહન ના કરી શકે શું કહ્યું તે આપણે સ્વીકારીએ પણ સ્વીકારાય નહીં ત્યારે સ્વીકારું સ્વીકારું છું તે વખત કરતા જાણે કે શ્વાસ તો કોઈનો ચડતો નથી પણ અંદર એમ કે હાર્ટ ફેલ થઈ જશે એવું લાગે કદાચ છતાંય જો ધીરજથી નીકળી જાવ તો એનો આઈને જવાનો કાર નિશ્ચિત છે આવ્યું એ કર્મનો ઉદય આવ્યો એ આપણને આ બધું ઉદય પરિણામ થયા અને એનો જવાનો કાર નક્કી છે એટલે નિરાતે ધીરજથી પણ એ પડે એમ એમ નથી થતું કેળવી પડે દાદા ભગવાન કે છે અમે અમારી દ્રષ્ટિ નિર્દોષ કરી પછી જગતને નિર્દોષ જોયું શું કે છે દ્રષ્ટિ નિર્દોષ કરીને જગતને નિર્દોષ જોયું છે આ જ આપણો આજ્ઞાધર્મ આપણને કરી રહ્યો છે આપણા દરેકને પ્રાપ્ત શરીરો જુદા છે બધાને પણ આજ્ઞાધર્મ તો બધાને એક જ કાર્ય કરી રહ્યો છે કે આપણી વ્યવહાર દ્રષ્ટિને શું શુદ્ધ કરીને ચોખ્ખી કરીને એટલે ગમો અણગમવાથી મુક્ત કરાવીને એટલે નોકમથી મુક્ત થઈ ગઈ કારણ કે આખો મુખ્ય વસ્તુ છે આ નોકમના ભાગમાં પેલા અંત આપણે અંતકરણના ભાગમાં નથી એવું નથી પરંતુ આ છે ને એટલે પહેલાં તો આ જ આવરણો મોટા છે એટલે વ્યવહાર દ્રષ્ટિની આજ્ઞાની બહુ આખી પ્રાથમિકતા છે પ્રાથમિકતા હમ ત્યારે આ અધ્યાયમાં ગીતાજીમાં આ જ છે કૃષ્ણ ભગવાને અર્જુન કૃષ્ણ ભગવાને અર્જુન હમ એટલે અર્જુનને એની આંખોથી જે દેખાય છે એની જગ્યાએ કૃષ્ણ ભગવાન પોતાના દિવ્ય પોતાના જ્ઞાન સાથે છે એ જ્ઞાન સાથે એને જોડાવવા આખી મથામણ કરી આખી ગીતામાં પછી જોયું કે હવે આ ઢીલો પડ્યો શરીયો ગરમ થયો એટલે એમને ફટકો માર્યો તરત જ ચાલો આવે આપી દોષ્ટિ દિવ્ય દ્રષ્ટિ આપી ખરી અને પછી લઈ લીધી અને તરતો જાણતો હોષ્ટ થઈ ગયો મોં આખો મોહનું લક્ષણ સાંભળ્યા આખું નષ્ટ થઈ ગયું અને હું ભૂલી ગયો તો મને જ મને જ જાતને ભૂલી ગયેલો કેવી જાત દેવા અને એની સ્મૃતિ આવી ગઈ એ તો સ્મૃતિ શબ્દ લખવો પડે સ્મૃતિ શબ્દ કારણ કે ક્રમ માર્ગમાં શ્રમૃતિ શબ્દ બહુ મોટો છે એ સ્મૃતિ શબ્દ એકચ્યુઅલી આપણે વ્યવહારમાં મેમોરી ઇંગ્લિશમાં કહીએ કે યાદગીરી કહીએ એ અર્થમાં નથી એ શ્રુતિ જોડે પડેલો શબ્દ છે શ્રુતિ શ્રુ શ્રુતિ સ્મૃતિ એના પર તો બહુ મોટા ભાષ્યો થયેલા છે ખરું નઈ બહુ મોટા ભાષ્યો થયેલા છે અને શ્રુતિ શબ્દ તો બધે કામ કરે છે ત્રણેય આપણા ત્રણ મંત્રો છે ને બધામાં છે આપણા પહેલા નૌકાર મંત્રમાં એ શ્રુત શબ્દ તરીકે છે અને શ્રુત બે પ્રકારે છે એક ભાવ અને એક દ્રવ્ય શ્રુત સમજ ભાવ એટલે પોઝિટિવ વિખી એક્સેપ્ટ કરતી આપણું હૃદયનો ભાગ पॉजिटिविटी एक्सेप्ट करते आम तो बे मिक्सचर हो परंतु पेलु नेगेटिविटी एक्सेप्ट एक्सेप्ट ना कर करते भाग ये बोलो निकली जाए पची जा रहे बीज नहीं रहू एम तो तेरे भावश्रुत कि भावश्रुत एने परिपूर्ण करने गौतम स्वामीएम महिर भगवान ने छ्रीस हजार प्रश्नों करेला छत्तीसगढ़ राज्य शास्त्र में लिखा हो અને તે પોતાને સમજવું નહીં પણ પોતાને એટલું બધું સમજી લે કે જીવ અજીવ વિશેનું વિજ્ઞાન આખું કે બધા પ્રશ્નો કર્યા અને એમાં અજીવ માટેનું આખું વિજ્ઞાન આવ્યું એ પ્રશ્નોમાં એટલે અજીવ જો પૂરેપૂરી રીતે સમજી શકાય તો જીવ તો આપણે પ્રાપ્ત થઈ ગયા છે જીવ એટલે આત્માનું સ્વરૂપ એટલે આ શાસ્ત્રની ભાષામાં જીવ ને અજીવને એટલું બધું એ થઈ ગયું છે કે વાંચવા જાય ને કોઈને પ્રશ્નો સીધા નથી કરી શકાતા જે સરખો પ્રશ્ન ના કરાય નહીં તો પ્રશ્નમાં તો બહુ મોટું જ્ઞાન છે શું કહ્યું જે પ્રશ્નમાં પોતાના અંતરમાં જવાબ સાથે રાખેલો પ્રશ્ન રિઝર્વ રાખેલો પ્રશ્ન કરે એને જ્ઞાન ના કહેવાય તમે જોજો આપણા બધા જરાવેશન ના આવ્યાનું તારે પ્રશ્ન જશે બાર પોતાને જોયે છે તે તો પૂછશે રીતે નહીં પૂછાય કિરીટભાઈ સાહેબ શું કહો છો આપના કીર્તનથી જગત અતિ હર્ષ પામે છે હે ઇન્દ્રિયોના નિયંત્ર મારફત વ્યવસ્થિત શક્તિ શક્તિ તો હોય ને તો કૃષ્ણ ભગવાન શક્તિ નો ભંડાર હતા ભંડાર છે કૃષ્ણ આવે તો બધા આપને કીર્તન થી જગત અતિહર્ષ પામે છે એ જાણતા નથી કે વ્યવસ્થિત શક્તિ છે પરંતુ કીર્તન તો કરે જ છે પણ કયા સ્વરૂપે કે જગત નિયંત સ્વરૂપે જગત નિયંત જગતના કરતા હરતા ધરતા બધા જ સ્વરૂપે આવી રીતે પછી ભગવાન સ્વરૂપે જ ગણાય ને ભગવાન જ કરતા છે હરતા છે કે ભગવાન પર આપણો આરોપ થાય છે કે શું આપણે ભગવાનના ગુણગાન કહીએ છીએ એ કોઈને થયું નહીં આજે એ અક્રમ વિજ્ઞાન આખું આપણું આપે છે રજનીકાંત કઈ કઈ તરું સમજાય કિરીટભાઈ હમ અમેરિકામાં આટલું બધું રહ્યા તો આ બધા અમેરિકામાં કરે છે થોડો સાસ આપજો હજુ તમારા પેલા ફાઇલો છે ખેંચશે તો ખરી ને તમને મિતા ફાઇલો ખેંચશે તો ખરી ને જવું પડશે નહીં હે ચાર છ મહાર મહિના થાય બહુ સારું કર્યું આ તો ફાઈ ગયા ફાઈ ગયા તો પછી ત્યાં આગળ અમેરિકા જવાનું થાય એ કારનો ગાળો રાખજો ખાસ કે જયારે સેમિનારો થાય છે ત્યાં એ સેમિનારો વિચાર ના ચાલે યુનિફોર્મિટી રાખો સારું તો મહાત્માઓને આપતો પુત્ર આપવાના એમને સમજ પડે પછી યુનિફોર્મિટી રાખો પછી તમે એ તો સારા છે બિચારા પ્લાયબલ છે બધી રીતે જેમ ફેરવો એમ ફરી જાય છે સપ્ટેમ્બર ઓક્ટોબરમાં કોઈ અવાજ નવરું ના હોય ત્યાં અહીંયા અમારી પેલું પડ્યું એટલે તમારે વિચારવું જોઈશે વિચારવું ત્યાં સમજ આપવી પડશે આવું છે અને સપ્ટેમ્બર ઓક્ટોબરમાં કરવો તમે તૈયાર થાવ છો ને ત્યાંના કરો અમારે વસંતભાઈ સાહેબ છે હાદય છે તમારા થોડા યંગના લો થોડા છોકરાઓ બે ત્રણ એવું કરો ને હ ना एक बीजा पॉजिटिविटी आदान प्रदान नेगेटिविटी निकली जानून एट्लॉ प्रयोग मोटो सरस थोसा है क्वेश्चन आंसर है एट कायम नमेशा ज्ञान प्रश्नोत्तरी स्वरूपे जो है प्रश्नोत्तरी स्वरूपे રામકૃષ્ણ પરમહર્ષિનું તમે એમનું બહુ સુંદર પુસ્તક છે જાડું એમ લેજો લખેલું છે સ્વામિનારાયણમાં કોઈ પણ ધર્મનું પ્રશ્નોત્તર સ્વરૂપે હોય પરંતુ બાઇબલ છે આ એ જોઈએ ને એમાં પ્રશ્નોત્તરી બહુ ઓછી હશે જો ઓછી હશે પરંતુ સ્વરૂપે કે છે અને પ્રેમ વાળું બને છે એટલે જેને એનું ભગવત પણ સમજાય એટલું પ્રેમવાળું બને પરંતુ અંદર એનું શરીર અને રહેવાના આદે વસ્તુ જુદી રહી અને રાક્ષસો તો ભયભીત થઈને આમ તેમ જાય છે શું કે છે હનિવાર થાય ને હક્કર વાર વરે નહી અધ્યાય પર બધા પુસ્તકો રચાયા છે આપના કીર્તનથી જગત અતિહર્ષ પામે છે અને પ્રેમવાળું બને છે અને રાક્ષસો રાક્ષસો તો स्वरूप जोत्मा स्वरूप आप शु कहो साइबीत અને ભયભીત થઈને આમ તેમ દિશા કરે છેલ્લું છે ને સર્વે નવશ્યંતિદ્ધ સિદ્ધા સદ્ધા આ બધું આપને યોગ્ય છે આપ છો તો આ બધું છે ના હોત તો કઈ નથી એવું સાહેબ એ ગીતાનો અર્થ છે આપણો આગળ જઈએ આ ઘડિયાળ તો ચાલે આગળ જ પાછું હા કે જોજો તેપન મો બરોબર છે સમજાયું છે ને કે અઘરું છે મોકલી જાય એવું ગમે છે બધા જલ્દી તમારું એવું છે અને આજના કળયુગમાં સતયુગી ભગવત દ્રષ્ટિથી એ આખી ગીતા ચેતનવંતી બની શકે છે એમ કઉ છું પણ હવે નવરાશ કોઈને હોવી જોઈએ મારી જેવું બે હાથ હમણાં ફટફટ કરી ધીમે ધીમે થઈ જાય એકદમ તો ના થાય કઈ આખો સમય સાર આખો આખું પ્રવચન સાર નિયમ જે મુખ્ય ગ્રંથો છે એમના શું કહ્યું જ્ઞાન ગ્રંથ દર્શન ગ્રંથ અને ચારિત્ર ગ્રંથ જ્ઞાન દર્શન ભેગું જુદા જુદા નથી હોતા પ્રવચન સાર સુ છે તો કે આપણી શુદ્ધિ મન વચન કાય ફાઇલ સમજણ નહીં પડવાથી એ દ્રષ્ટિનો શુદ્ધતાનો લાભ નથી મળતો આપણને એવું બને છે ને પંચાસ્તી કાય પંચાસ્તી કાય એટલે પાંચ અસ્થિકાય છે એના માટે પાંચ એટલે ચાર અસ્તિકાને કાળ એમ કહેવા માગે છે એટલે પંચાસ્તિકા અને છઠ્ઠું છઠ્ઠું જીવ અસ્તિકા આત્મા એમાં આખું એ છે સમજાયું ને એટલે કુંકુંદાચાર્યજીએ બે વર્ષ ઉપર પંચાસ્તિકા એ કરેલું તે ગૌતમ સ્વામીજીએ મહાવીર ભગવાન જે આ પાંચ પૂદલ આખો પૂદગલ અને અજીવ ભાગ સમજવા માટે જે પ્રશ્નો કર્યા એ છે પરંતુ કયો ભાગ એ અજીવનો પાંચ બધા તત્વોનો તો કે શુદ્ધાત્મા અને શુદ્ધાત્માના એટલે કે એના પરિપ્રેક્ષ્યમાં સમજાયું ને એવી રીતે બે સરખું છે કુનકુંદ આચાર્યજી એટલા માટે આ સમર્થ આચાર્ય હતા ને તો બહુ દિગંબર આચાર્ય હતા પણ બહુ સમર્થ હતા સમર્થ હતા અને આનંદગંજી આચાર્ય સાહેબને એ સિદ્ધાંત બહુ પાકો થયો એટલો બધો નહોતો પણ એ લગભગ એ કક્ષાનો પાકો હતો એટલો બધો કક્ષાનો એટલે જયારે લોકથી દૂર જઈને જંગલમાં છેલ્લા વર્ષો થયા ત્યારે એમને સ્તવન જ ભગવાન થઈ ગયું એટલે કંઈક ઉપકાર થાય સ્તવન હાથમાં આવશે સમજશે એ લોકોનું સારું થશે ચોવીસ સ્તવનો થઈ ગયા બધા એટલે હવે આ સુતાળીમાં શોક આપણે લઈએ આ લઈ લઈએ हे अर्जुन प्रसन्न थे आजोमय अंत आद्य विश्वरूप प्रसन्न थे आजोमय अंत ने आद्य विश्वरूप मरा पोता सामर्थ्य ते बता है जे तारा विना बीजाए पूर्व जी आ दादा भगवान જે મહાત્માને દ્રષ્ટિ આપે છે તેમને જ વાત કરે છે એક છે જુદી ની જુદી છે છતાં એકની એક છે મહત્વ છે આપડે બધા જુદા જુદા એકનું બહુ મહત્વ છે અને ભગવાન અર્જુનને આ જ છે કે તું નું મારા કઈ ભેદ નથી આપણામાં આપણામાં કોઈ જાતનો ભેદ નથી પણ હવે મેં તેને તને પ્રસન્ન થયો જોયો એટલે આપણે શુદ્ધાત્મક જ્ઞાન પ્રાપ્ત થઈએ છીએ ત્યારથી જ આપણું અશુદ્ધ ચિત્તમાંથી આપણી મુક્તિ થાય છે શું કહ્યું ચાલો એટલે અશુદ્ધ જ્ઞાન દર્શન જે સાદી સુદા એ ડિવોર્સ થઈ જાય છે એનો સમજે डीवोस एने मुक्ति माले कारण के टाइम एट बनत आप स्वरूप थी शुद्ध चित्त स्वरूप आप भटकवित्त एना मुक्ति पमीए ये अनंत चित्त कहवा चित्त मुक्त सचित प्राप्त थाय पर फाइल ने बदा हिसाब बाकी रहा है એટલા માટે જેટલી જેટલી આપણી સમજણ પડી કે આ તો એકતા વાળું છે બધું અનેક કેમ લાગે છે પૂદગનતા વાળું છે એક જ દેખાય છે પણ કેમ ભાષે છે મને નહીં ભાષતું હોય નહીં આ જાત જાતના રૂપે એક સ્વરૂપ થવા માટેનું આ ભાવમાં આપણું આજ્ઞાધર્મનું મહત્વ એટલું બધું છે કે આ ભાવમાં એ સારું એવું થઈ શકે એવું છે પણ પૂરેપૂરું નથી થઈ શકતું કારણ કે આ પાંચમો આરો છે કડયુક છે અને એક જ અવતારીબલ ફ્યુ કેવા કે જે પંદર ભાવ કરે છે અવશ્ય એમને થોડું બાકી રહી ગયું બધું જોવાનું જાણવાનું જગતને અનુભવ કરવાનો એટલો કર જાય બને પણ બહુ બઉ ચેતી જવું પડે જબરજસ્ત મિનિટ શું કે છે આ કનુભાઈ માટે એટલું બધું કહેલું છે જ્ઞાન પ્રાપ્ત થયા પછી ફેબ્રુઆરીમાં આજે પણ નહી તમે બધા મને લાગ ઊંચકો ને હું મારું આસન શું છોડું ભગવાને અર્જુન ને જોયો પ્રસન્ન ચિત અને મારું તેજું સ્વરૂપ જોઈ શક્યું તે જો એ જ્ઞાનીનું તે જિલ્લા સહેલું નથી પ્રતાપ કેવાય છે એટલે એમનો વ્યાપ આખો વિશ્વરૂપ થયેલો છે એવું એમનું ચેતન અને ચેતનતા ચૈતન્ય પ્રકાશ કોને સમજાય એ વસ્તુ મહાત્માઓ સમજી શકે બધા એટલે આગળ પછી આ સુતાળીસ પછી આગળ જઈએ કે સાહેબ તેપન મોહમ વેદા ન દાને આપણે સંસ્કૃતમાં મેટ્રિકમાં હતા ત્યારે બહુ સારું ભાવતું હતું સંસ્કૃતમાં બહુ સારા માર્ગ આવતા હતા સંસ્કૃત સાહેબ પખાડતા હતા આમ તો પછી ઉડી ગયું પછી અર્ધમાગી હવે અર્ધમાગદી સમજવા જઈ શકાય અર્ધમાગી સંસ્કૃત કશું જ નથી સંસ્કૃત ના શબ્દો એ જ રૂપો એના સપ્તમી ના બધા જુન તું તે અને એ જ છે પણ એનો પ્રકાર છે ને આપણે હુરતી ભાષામાં ફેર પડી જાય આ ચરોતરી ભાષામાં ફેર પડી એટલો એવો પ્રકાર છે બીજું કશું જ નથી બોલતા ના આવડે એટલે ડ થઈ જાય જ્ઞ બોલતા ના આવડે એટલે અણ થઈ જાય અણસ્કૃતમાં અણ એવો હોય છે અને બુદ્ધ ભગવાન માહિર ભગવાન વખત માં ભાષા પ્રચલિત હતી આમ તો પ્રાકૃત કે છે એને અને જૈન દર્શનમાં અર્ધમાગદી કે છે અર્ધમાગદી અને મેટ્રિકમાં અમારે સંસ્કૃતની જગ્યાએ ઓલ્ટરનેટિવ ભાષા અર્ધમાગતી હતી બધાને સીધી સહેલી પડતી હતી અમે મામા અમારી જોડે ભણે મેટ્રિક બે હાથે આપેલી શું તો કનુભાઈનો ઊંઘ બહુ આવે મામા તો ઉઠી જાય માથાગૂટ કરે બધા પણ ઊંઘ જોડે રાખે પછી પેલા સોડાનું પાણી લઈ અને દાંત ધોળાવી તોય થોડો અડધો કલાક પડે ઊંઘી જાય करूछू। आज सेले सेले जाए क्या मुझे इतले जे प्रकारे मने जोयो। दादा ने कह आ कर दादा महात्मा कहिया योगेश्वर कृष्ण भगवान अर्जुन ने कहते प्रक वेदो वे તપ વડે દાન વડે કેવાક્ય નથી બધી રીતે જાણવા જાય પણ બધી રીતે જણાય એવી નથી એવા વેદો વડે વેદો એ બીજું કશું નથી કર્યું ચાર વેદો મુખ્ય છે એમાં પહેલા પેલો મુખ્ય કરો મુખ્ય ઋગ્વેદ ઋગ્વેદ ઋગ એટલે જાણવું એમ ઋગ્વેદ એ જાણવા જાય છે પ્રકૃતિને ઓળખવા પછી એ પ્રકૃતિના પ્રકારો આવે છે બધા એ બધા જ આ ફૂદગલ મન વચન કાયા જ લાગવું પડે છે સમજ અને એના પછી આરણ્ય એટલે કે ઋષિ મુનિયો એના ઉપર ને એ एक एक मत ते आ तो नहीं भारत में परदेश यूरोप में फैली गया फिस्सॉफी नो फ शब्द परोक्ष स्वरूप परोक्षना अर्थ में शू कब नो पी फिल पी एच आईएल फील शब्द पर फिफी थी, ओसौफी। थी, ओसौफी। थी, थी करवा जाए थीम पूिश करे पूरे बहु माथाकूर करे के थीयरम पूरु थाई नही सर ના થાય છે તો બત્રીજો થઈ ગયો મને દાદા સ્વરૂપે વ્યવહાર થી જોયો છે તો પવિત્ર થઈ ગયો મને ક્યાં ખા ભાઈ છું ના નહી પાડે મને જેવી રીતે જોશે તેવો છું અને જે પરમાત્મા જોશે તો તેવો દેખાશે પરમાત્મા દેખાયા પછી ના દેખાયા સ્વરૂપ ક્યારે ના થાય એવા છે પરમાત્મા મહાત્માઓની દશા અંશે છે અંશે પણ આપણે વાત બહુ ના કરીએ અંશે છે ખરી અંશે એટલે અંશમાં થાય છે પણ વ્યવહાર એવો આપડો હોય બહુ મોટો અને કેટલે તો સંખ્યા મુકતા ના ફાવે તમને પણ હાથમાં તો કે નહીં બસ થઈ ગયું પછી બાજી હાથમાં શું વાંધો છે એટલે તે પ્રકારે હું વેદો વડે તપ વડે દાન વડે કે યજ્ઞ વડે જોવાને શક્ય નથી આજે શારીરિક રૂપે જે બધી ક્રિયાઓ કરવામાં આવે છે એ રીતે શક્ય નથી પરંતુ સંયમમાં આવી ગઈ છે સંયમ તારી આંખો જોશે તો હું જોઈ શકાય એવું નહીં સંયમ આવે તારી આંખો તે આંખો તો સંયમ હોય ને એનું ધર્મથી જ જોવે છે ને પણ એ વ્યવહાર દ્રષ્ટિ વ્યવહાર દ્રષ્ટિ એનો હિસાબ છે તે જેટલો જેટલો ચૂકવાયો એટલા થયા તમે એટલી આંખો સંયમમાં આવી નહીં તો આખા શરીરમાં આખો જ એક એવું અંગ છે કે અનંત અવતારોથી જન્મારામાં ભટકાવનારું સાધન છે ભય શું કહેન શું બધા માટે આખું કર્મના બંધ અહીંથી પહેર છે બધા પછી અહીંથી આ બે મોટા છે પછી નાકથી પહે બાજુ આપણે ગીતા જીવી જવાય છે આપણાથી હમ એટલે ચેતનતાને પામી છે ગીતા એટલે પોતે પોતાને જોવાતો ને જળાતો અને સમજાતો જતો જતો ये जाखी शत्रु ने तपा अर्जुन हे गणगमान तपावर तू अंतर आत्मा પ્રજ્ઞા તપાવે એવી નથી હા પ્રજ્ઞા તપાવેલી નથી સાહેબ નથી તપાવે એવી નથી એટલે શુદ્ધાત્મા પણ અંતરા દશામાં છે ને એટલે અંતઃકરણ તપાવે છે આપણને એમ કહેવાનું મતલબ અંતઃકરણ અંતરાત્મા દશા એટલા બધા નિકટ છે એટલા માટે આ ફાઇલ એ મંગળ મંગળ બાંગલ કહેવા જાય પણ એ સમજાય નથી એ તો સ્થૂળરૂપક છે બહુ સ્થૂળરૂપક છે અને મંગલિયોને બા બોલ્યા કરીએ ખરા એ પ્રમાણ હોવું ઘટે અંદર એ અંતરાત્મા દશા અંતઃકરણ સાથે બે જોડ જોડવા શું કહ્યું હ અને મંગળદાસ છે શરીર છે પણ ખરું અંતઃકરણનો ભાગ છે એટલા માટે આપણું અક્રમ વિજ્ઞાન અંતરનું વિજ્ઞાન કહેવાય છે દિલનું વિજ્ઞાન કહેવાય છે દિલ અને આખું અંતઃકરણ તે જે આપણું મન છે શરીરનું દ્રવ્ય મન જેને કહે છે શરીરનું અંગ છે તે તે એનું સ્થાન હૃદયની બહુ જ ક્લોઝેસ્ટ છે નજીકમાં નજીક છે મોટા મોટા ઋષિ યોગ્ય એને પાપમાં બહુ માથાકૂટ હોય યોગ ક્રિયાઓ બધી દેહનીમાં થાય છે મનથી બધી રીતે સમજને નાથવા માટે મન છે બધું જ અંદર નો પવન છે છે બહુ ભરાઈ પડેલો ભરાઈ પડેલો આ ઉચ્છ્વાસ લઈએ છે ને એ શુદ્ધિ ના પામેલો એ બધો અંદર રહેલો છે બધો આ શરીર તો મહા મુશ્કેલ છે બધું આ ખાલી શ્વાસ લઈએ છીએ એનું વાયુ કે છે એનું પ્રાણવાયુમાં રૂપાંતર થાય છે એટલું એક પ્રાણવાયુ નથી થતું છ્યાસી સિત્યાસી પ્રકારના પ્રકારે રૂપાંતર થઈ જાય છે પણ બધા એક નથી થતા જેનો જેવો એવો જીવવાનો ભાગે વાયુ લઈને કેવો લીધો તેનો એટલે આ લોકો હમસો નો પ્રયોગ પછી આવું થઈ જાય એ તો છે બધું પ્રયત્નો છે ગમે તેમ પણ પ્રયત્નો છે એટલે વેદો વડે તપ વડે દાન વડે કે યજ્ઞ વડે એ આપણે લૌકિક લૌકિક વડે આ જોવાનું શક્ય નથી જે પ્રકારે ત્યાં મને જેવું છે એટલે અલૌકિક સ્વરૂપે સમજાય ને એટલે આ વિશ્વનું દર્શન આપ્યું ને પછી તે વખતે દાદા કહે છે રોંગ બિલીફ આપણી ફ્રેક્ચર થાય છે રાઈટ બિલીફ સેટ કરે છે તારે આ કામ થાય છે એમ એમ નથી થતું હું ને મારાથી છોડાવે છે અસલ હું પર તમને પ્રસ્થાપિત કરે છે એમ એમ નથી બનતું આતું એ પ્રયોગ છે પ્રક્રિયા છે કર્યા વગરની એક પરમાણુ જેટલું કરવા પડું નથી હોતું દશા હોય છે શત્રુને તપાવનાર અર્જુન મારા માત્ર અનન્ય ભક્તિ વડે એ પ્રકારે તત્વથી જાણવા જોવા તથા પ્રવેશ કરવા હું શક્ય છું દાદા ભગવાન કહે છે મારી અગર પ્રવેશ કરવો હોય ને તો હે શત્રુને તપાવનાર એટલે આપણે આંતરશત્રુની વાત કરીએ આપણે આંતરશત્રુ હવે આંતરશત્રુ રહ્યા નથી પરંતુ એની શત્રુતાનો ભાગ છે આપણાથી થઈ ગઈ લો એની જોડે આપણે એના શત્રુ થઈ ગયેલા એટલે શત્રુ શરીરમાં જળાઈ ગયેલો એની શત્રુતામાંથી શત્રુ શત્રુતા નીકળી જાય અને મિત્રતા પ્રસ્થાપિત થઈ જાય આપણા માટે ના ગમતું ગમતું થઈ જાય અને ગમતાનું જોડે સાદી ના થાય એતે દેવું છે માત્ર અનન્ય ભક્તિ વગર પડી હમ એટલે એકમેવ દાદા એકમેવ આપણા બધા ભગવાન આપણા દાદા ભગવાનના અંશો છે જ પ્રગટ થતા જાય છે મને આ નહીં આપણને સ્વરૂપનું જ્ઞાન મળ્યું તે જ દાદા ભગવાનનું પ્રસ્થાપન થયું ત્યાં આગળ પણ પ્રજ્ઞા સ્વરૂપે થયું શું પ્રજ્ઞા અને પ્રજ્ઞા એ સ્થિર છે સ્વભાવથી છતાં એની સ્થિરતાને પામે પોતાના જ્ઞાતાદ્રષ્ટા સ્વભાવથી કે જેથી પછી એનું જ્ઞાતા દ્રષ્ટા પુરુષાર્થનું જરૂર ના પડે એ પુરુષાર્થ ના રહે સંજોગોમાં તપ આવી રહે નહીં એને પણ એવા તપમાંથી નીકળવાની બહુ જરૂર કે જે તપમાં શરીરની ક્રિયા નથી કોઈ પણ ક્રિયા નથી મનથી વાણીથી કયા કેવળ જોવા જાણવાની ક્રિયા છે પણ જોવા જાણવાનું બની શકતું નથી ત્યારે તપનો ભાગ આવે છે એટલે આજ્ઞાએ તપ કહ્યું આજ્ઞાએ ધર્મ કહ્યું પણ તપ સાથેનો ધર્મ છે તપ સાથે એટલે અહીંયા આગળ આ બધું કોઈ વેદો તપ દાન અને યજ્ઞ કર્યું ને એ લૌકિક રીતે પેલું અલૌકિક અંતરનું તપ એટલે હે શત્રુએ તપાવવા જુ માત્ર અનન્ય ભક્તિ વડે એ પ્રકારે તત્વથી જાણવા જોવા પ્રવેશ કરવા હું શક્ય છું એટલે આપણી તત્વ દ્રષ્ટિ જેમ જેમ જેટલી જેટલી ખીલે તેટલી જ તેટલી આપણી વ્યવહાર દ્રષ્ટિની શુદ્ધિના પ્રમાણમાં ખીલેલી તત્વ દ્રષ્ટિથી આપણે દાદા ભગવાનને એટલે અવશે સંપૂર્ણ જેમ છે તેમ જોઈ શકીએ જાણી શકીએ આપણે સમજાયું ને આપણે બધાને મળ્યા છીએ તરુબેન એમ થાય છે અરે આટલું બધું છે ના ના એવું નથી કર્યું થયું એવું નથી માનતા કહેવા માગતા પણ આપણને તારે મહાત્મા અમદાવાદથી આવવાનું મન થયું એમાં સુધીર પાર્ખે આવેલા ચાર કે સુધીભાઈ ને શાહ સાહેબ ને હશે બીજા વડીલ ખ્યાલ નથી અને તે વખતે અમને જ્યારે તાવ હતો ઘરે હતા અમે તે પેલું મૂક્યું હતું ચડાયું હતું ડોક્ટર સાહેબે તારે બધે આયા બોલવાનું બેઠો તો સુતો હતો જરા અશક્તિ શરીર ને શરીર ને અશક્તિ હતી એટલે મહાત્મા હોય ને તો બધું બાજુ નાખી ભાગી જાય જોજો તમે દરેક ને અનુભવ થશે કોઈ ને કોઈ રીતે પેલું હતું વાતો કરવાની હતી બધી પછી છેલ્લે કહ્યું કે શાહ સાહેબ ના બને તો એવું બને કે આજે સર્વપ્રથમ દ્રષ્ટિ પર શું દેખાય તો કે એમ પટેલ દેખાય તે વાત સાચી છે દાદા ભગવાન અને એમ પટેલ એ શું છે અને હકીકત માં જીતી જશો પરંતુ દાદા શું કે છે કે તમે એમ પટેલ ને દેખાયા અને એમ પટેલ પરિચય થયો વ્યવહાર થયો તમે વ્યવહાર થયો વ્યવહાર થી મુક્તપણે તમે જોતા આવડ્યા વ્યવહાર હા કેટલું સુંદર રીતે વ્યવહાર ને બાદ કરીને આપણે શુદ્ધાત્મા સ્વરૂપે મહાત્મા મહાત્મા ને જોતા આવડે એટલું એટલો આપણો ફાયદો બધો આપણે આપણાથી જીતા અને આપડે બહાર કોઈને જીતવા ના જવું પડ્યું છતાંય જીતેલા એટલા તો રહે જ વ્યવહાર થયો તે બોલો બરોબર નહીં બિહાર એટલે જ કહું ને છે કામ કાઢી લો માથા ભરસો વરસે નહિ પણ જેમાં પામ્યા છે એ લોકોને વાંધો આવે છે પછી તમારું એમનું વાંચશો તો તમને થશે દસ બાર ની એટલે જૂની ભાષા તો આની જ ભાષા હતી ને દસ બાર આની એમ દસ આની થાય ફાયદો બાકી બીજા વાંચીએ તો તો કશોય ફાયદો ના થાય પણ એવી સમ્યક બુદ્ધિ આવે ક્યાંથી કે વાંચે તો એમને સમ્યક બુદ્ધિથી કંઈ કઈ થોડું અંદર કહેશે સમ્યક બુદ્ધિ કહી આ વ્યવહારમાં સમ્યક બુદ્ધિ ના હોય એવું નથી હોય છે પરંતુ પ્રકાર એવા સરખા હોતા જ નથી એટલે પછી એમ જ કહેવાય કે બધી વિપરીતતા છે ચોકડધ બધે ફરી એવું નહીં આનંદજી હું શક્ય છું તો બધા કે સ્ટ્રેટ ફોરવર્ડ દેખાય એવા પણ તારી નજર જેટલી સ્ટ્રેટ ફોરવર્ડ થઈ એટલો હું દેખાઈશ તને સમજે બધી રીતે નજર કઈ નજર તો કે શુદ્ધાત્મા નજર કઈ નજર વ્યવહાર દ્રષ્ટિ અમને દાદા અમીન સાહેબ કે દાદા તમને આ કળા બહુ ખરી તમને એ થઈ ગઈ છે તમે ઊંધું પૂછીને એને હરું કર્યા ડબલ પાકો કરો છો સાહેબ એ સહેજા સહેજ નીકળ હું કઈ કરતો નથી આપડા આપે તો ન એક બે એક બે મિનિટ લાગશે આનું કશું ખાનગી નથી હોતું આ છોકરાનું મેં જોયું હા કશું ખાનગી નથી હોતું નાની ઉંમરથી ગજબનો તૈયાર થયો છે છોકરો ખાનગી કઈ નહીં હોય લગ્ન થયા ખાનગી કશું નહીં બધું ઘણું વાત આ છોકરાઓ અમેરિકામાં ઘણા છોકરાઓ મેં જોયા શું જે શરમ આ વાતો કરતા તે ખુલ્લી રીતે કહી દે બધા બહાર ગયા પછી દ્રષ્ટિ થોડીક વ્યવહાર્યામાં વિશાળ થાય ને બધી એમાં એ લોકોને ઓમ નમો વિતરા ગાય દાદા ભગવાન નાસીમ જય 10, 15 ફેબ્રુઆરી ટેન્થ ફિફ્ટીન દેરસ્ટ દાદાજી એન્ડ મંદરબા જય સચ્ચિદાનંદ વી હોપ એન્ડ પ્રે ટુ ઓલ દેવ દેવીઝ દેટ દિસ લેટર ફાઇન્સ બોથ ઓફ યુ ઇન પરફેક્ટ હેલ્થ એન્ડ કમ્ફર્ટ વી આર વેરી ફોર્ચ્યુનેટ એન્ડ બ્લેસ્ડ ધિસ ઇયર એલોંગ વિથ બાબુજીભાઈ એન્ડ રાગિણીબહેન Mahavir and Dev and all Mahatmas of East Tennessee and South East USA to once again splendidly celebrate Guru Poonima 2015 in the smoky mountains of Gettinburg. We are extremely excited to begin planning and executing Guru Poonima and Yudh Shibir on a grand scale and simply cannot wait to serve Mahatmas. from each corner of the world guru punya kitli lambi se purti ho de 13 july ni 31 me chhe aa saal hm adhik mahino etle since the mid 1960s vasant dad dad shu bolu chhe vasant dada bolne la isaru thi vasant dad and taruba taruba patcha iloku au <laughs> taruba wasn't there taruba sought the blessings of Sri dada bhagwan and blossomed in the marvel of akram vigyan since mid 1960s em 167 70s by his grace they both progressed in the us and settled in ocreech and they invited or rather invented the entire uttam family inviter or invented uttam family to come and settle in america since the mid 1970s yet even after all this they found that something someone was missing this someone was none other than this shri dada bhagwan and dada bhagwan was not one to everyone does they invited sri dada bhagwan to simply come and bless their home with his divine lotus footsteps you may be wondering why are we writing this to both of you dearest dada ji and ba we humbly invite both of you once again to come and bless our home in knocksville i know that very well <laughs> boy we have been blessed to live in such a home of which is first cornerstone was laid by none other than yourself <laughs> we also we are also certainly aware that yes you said to taruba last year that dada bhagwan is always with us if we keep him inside then he is always there it is not that we are not keeping inside we are keeping inside but still we have got doors and windows which are there which are automatically opening out and sometimes getting closed <laughs> <laughs> <laughs> we are blessed and by your grace certainly feel your divine lotus footsteps in our hearts constantly it is a rumble prayer however that the rose-petalled marble of our hut also be graced by both of your divine lotus footsteps as well avai hut bolta sikhi go mention ne achokro avana hu kevano lek upar mention banayu pachhi edi pachi ba ma musibate varso pachi emne banne parveng kharu kar ja elo time avadar kevaai na ke se kar ja ave તમે છોકરાઓ છો તમારું જીવન છે ને જીવો કે છે શું બાકી લેક ઉપર પ્લોટ લેવો એટલે વી એઝ અ ફેમિલી વુડ લાઈક ટુ કમ્પ્લીટલી રીઅશ્યોર યુ બોથ યુ એન્ડ બાદ દેટ યુઅર એબ્સ્યુટ કમ્ફર્ટ એન્ડ ઇઝ વિલ બી અવર ટોપ પ્રાયોરિટી એન્ડ વી કમ્પ્લીટલી અન્ડરસ્ટેન્ડ ઇટ્સ નેસેસિટી એન્ડ ઇમ્પોર્ટન્સ એન્ડ ram we are always at comfort all the time hmm? i am at comfort all the time because of ba <laughs> and ba should ba should say herself that she is in comfort <laughs> but she gave me 81 85% <laughs> so it, some couple of months back she gave me 70% percent, and now 15% increase is there <laughs> and i said is good enough i am happy <laughs> <laughs> happy <laughs> kalyog hm huh? we have to complete the stock <laughs> dada kya che ke apne 4 degree abare khali karwa rahe se to bada kon karega dada ji in 2012 on your janmotsav i wrote to you countless times passed i have prayed to you asking dada please grant triple x deputy tri triple x huh da da please help me with triple y <laughs> yes yes yes ah. huh ah. Mm. <coughs> countless times in your divine presence i have had i have had endless amounts of wishes to constantly be at your service to serve dada does not merely mean to bring him what water in his silver cup to serve dada does not mean merely to hold an umbrella on a sunny day sunny day on a back on a walk by the lake or bring him the daily newspaper to serve dada does not even mean to slip a finger between his heel and shoe but dada ji please do give me all these thirst squenching opportu opportunities opportunities upon our next encounter aa nahi chheta mane au ab jo no doubt we have all shared priceless experiences with sri dada bhagwan yourself in manarba but as we have all grown we have been long yearning for this opportunity once more again again and again aaj chhodwan nahi manao isko karo he manarba shu karishu apne jo ye ave ne dori kitni kharche se apne the once again dear dadaji we as a family would truly like to like the opportunity to once again be blessed by your divine presence just as we were in 1982 and would like the most revered, pri revered pri privilege to completely create a restful and absolutely comfortably home like atmosphere for both you and ba it will be unquestionably our biggest blessing to once again constantly be at your service and it goes without saying that bipin bhai sonal ben parash and raju john ranak ben and hurs and bhabesh bhai bhavini ben rushab ben yes are most humbly and heartily invited to both guru punima and knocksville as well abdu jabro che abdu kai thi le gaya ch a le gyo kai thi abdu amuk to jane che ave this year chhokrao uh, mota thaya na this year when we visited you after the marriage you told us it is a prerogative to come and seek the blessings of dada lost in the majestic pool of your divine eyes none of us could answer properly when you asked us if we understood today while writing this letter it is but obvious that you meant when saying that to us after all this teerth was is and always will be your home. <laughs> Our deepest obeisance, obeisance and humble regards, regards to both of you on Mandar Baba. Then you write, Vasanth Bhai, Taruban, Shailesh, Manisha, Ram, Dishane Asim. I joined the United family, always. If you have one name, you have to write, you have to write, you have to write, you have to write, you have to write, you have to write, you have to write, you have to write, અને દિલ પણ બઉ મોટું થતું જાય છે હવે ચાલો હવે આપણું ટાઈમ લીધો વધારે વાંધો જય સચિદાનંદો હવે પછી મહાત્મા જરા સાંભળી લેજો સોમવારની જગ્યાએ મંગળવારે મહાશિવરાત્રી હોવાથી કેલનપુર મહાશિવરાત્રી નિમિત્તે સત્તર તારીખે રહેશે આજના પ્રસંગ ટાઈમ થી એક વાગ્યા સુધી દાદી સત્સંગ દાદી સાડા થી એક ના ચાલુ થશે એ તો કરી લેશો આજના પ્રસાદી પરિવાર એ આખા પરિવારનો દિવસ છે એ નિમિત્તે પ્રસાદી રાખી છે આવતીકાલે પ્રાતવિધિ છે શનિવારની જગ્યાએ શુક્રવારે નગીનભાઈ વાઘેલા એમનો આખા ફેમિલીનો અજન્મ જન્મ દિવસ છે એ નિમિત્તે એમણે કાલે રાખેલી છે રવિવારે કપલ શિબિર સવારના દસ થી પાંચ કેલનપુરી છે જે મહાત્મા સાથે ન આવી તરફથી બપોરના ત્રણ થી પાંચ રાખ્યો છે બુધવાર બેનો સત્સંગ અને આજની સ્વરૂપ કીર્તન ભક્તિ બાબુ કાકા ને ત્યાં સાડા પાંચ થી સાડા સાત રહેશે જય સચિદાન નમો અરિયતા નમો સિદ્ધાણ નમો વાયરિયા નમો વજ્રાયાણ નમો લોયે સવસાહુણ અયસો પંચન મુક્કારો સવપાવપનાસણો મંગલાં ચૌે સિંહ પદમ હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય એક મિનિટ આપણે શિવરાત્રી ના નિમંત્રક જયેશભાઈ ગાંધી પરિવાર કરજણ જે રેગ્યુલર સત્સંગમાં આવે છે એમના પરિવાર તરફથી કીર્તન ભક્તિ આ મહાશિવરાત્રી નો કાર્યક્રમ છે દા ભગવાન ના અસીમ જય જય કર હો દાદા ભગવાન અસીમ જય જયકાર હો દા ભ ભગવાન ના અસીમ જય જયકાર હો દા ભ ભગવાન ના જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાન અસીમ જય જયકાર દાદા ભગવાન ના